એક વાર કેતા રાતું કરો ને તો એનો હિસાબ મળી જાય આપડી બુદ્ધિ ક્લિયર ના દેખાડે એ દેખાય ને દાદા દેખાય બે પાંચ મિનિટ દસ મિનિટમાં ઊંઘાઈ જાય તો નથી કલાકે પછી આતો એક માણસ ને તો તૂટી ખાઈ ને જાગ્યો બે મિનિટમાં ઊંઘા મારી થોડું કશું કરવું પડે ના ના આવ્યું નઈ સહજ ઊંઘી જવાનું કયું બે મિનિટ માં એક મિનિટ માં આવે તો ઊંઘી જવાનું શું કહ્યું ને ઊંઘી જવાનું રાખી રાખ રે ડાકતો ઊંઘી ગયા કહેવાય હા હા બહુ જ બીજ કહેવાય છે રોપ્યું એટલે ઉપર માટી રેવી જોઈએ ના માટી રે ની તો ચકલા થાય પછી પાણી ચઢાવ્યું એટલે આપ્યાન રાખે કાલે કાલે ભૂલચુક સુધરી જાય પછી સુધરે નઈ ગઈ કાલે વિધિ કરે ત એટલે બધાને લાભ મળે આપણે કેટલાક રહી જાય નક્કી કરવું અમુક માણસો વાળી નઈ વાણી અત્યારે આપડે દસ લાખ લાખ જણા પુસ્તકો આપે છે ફ્રીઓ એક માણસ આવ્યો અઢી લાખ પુસ્તકો ખબર અઢી લાખી પૈસા ને એટલે કોઈ જવાન આપે તો કોઈ થાય એટલે પછી બધી જાતુ મારું જે વાણી બોલ્યો તું પત્રવર માં એ બધા પુસ્તકો ભાઈ જાય એટલે પુસ્તકો છબાઈ દીધા ખબર બે હજાર બધા પુસ્તકો જવાઈ દીધા લોકો પરવાનગી માગે આપવામાં મારા જે પુસ્તકો જોતા હોય મેં તમને વાત કરીને આપણ વાત બરાબર છે મજૂર નહી કરતાં બધી વાત મારે બે વર્તું આ બરાબર છે લોકો મારી પાસે આપણે મંગાવો ત્યાં ઘણો સંકો મારે કેમ લખ્યું પછી તમારે કઈ મારી લાભ થાય મને છે કેટલું ન શું मैंने समझात मैंने को नकल के आस्तक में कोई शास्त्र नो उल्लेख ये બીજા બધા પુસ્તકો ઉલ્લેખ હોય કે આ જે જ્ઞાન બધું વિદરાકો થાય એ વાંચી ને ધારણ કરે તો શું ધારણ ના કરણ કરે તો ધર્મ પ્રાપ્ત થાય શું પ્રાપ્ત થાય ધર્મ પ્રાપ્ત એવો ધર્મ હોટકા પ્રાપ્ત કરે ત્યારે ધર્મ નો મર્મ નીકળવાનું શરૂ થાય મર્મ તો આ જ્ઞાના જ લખ્યો છે બધો શું લખ્યું છે આખા જગતતા શાસ્ત્ર નું સાર છે બધા શાસ્ત્ર નું સાર અરે મારો પ્રશ્ન શું છે આટલું વાંચ્યા પછી એની વાસ્તવિક અસર જીવન ઉપર કેમ નથી થતી નથી આ વાસ્તવિકાલ છે ભગવાન ના થઈ ગયો એના માટે શું કરવું હા એના માટે શું કરવું એ તો જબરદસ્ત ને બીજું કઈ શું પણ કરી વસ્યો જ પછી જો મોફ ના મળે તો મારી પાસે જ ને જમીન થતા હતા આપડે માથો જયારે મોક્ષ ના મળે તો હાજર તો મારી પાસે આમ જ્વા થતા હોય તો આપડે વ્યાખ્યા કરીરંતર આસપાસ છે શું કે છે અનુભવ માં આપડા આવે વાત સાચી છે અંતરંગ સહા નથી ગુપ્ત આચરણ તો તું આગળ ની કોઈનો નિવેડો થયેલો નહિ ફૂટેલો હોય તે છોડાવે ફરતો હોય ભાઈ એક ઓર્ડરો ફરી કે પાસે પ્લેટ થી કાપી લે પૂરે શું કરું એટલે મુક્ત પડે છૂટે રાખી નઈ આ સુધી નહીં હા ભૂટા છે भटक भटक भटे भटे भटे लख्यू आवी हो यहां है बढ़ा पुस्तक आम करो एम क्यू आम करो करो बाप जी बहु दाड़ा कर लख्य समझो કરવાનું તમારે સમજો કરવાનું તમારે અહંકાર જે અહંકાર પેદા થાય છે અહંકાર ને લીધે કરતા પદ આપડે થઈ જાય આપડે એમ માની કે હું કરતા પદ છું એ અહંકાર म के अहंकार करे अहंकार तो आत्मा तो क्या, क्या समझात नहीं माने के अहंकार आत्मा हाजरी ठीक उभो શરીર માં આત્મા હોય તો અહંકાર ઉભો થાય નામ પછી બીજું શું નામ દે કે આપડે કબૂલ કરવો જાય લોકો કે તમે એ કે ચાલો શું નામ કરો ચાલો પરેશ આપણે કરતા નથી વ્યવહાર માં તો આ પાડવું પડે પેલા ખબર પરેશ એને છું તબે છે ને પછી બીજું અહંકાર કર્મ બુજરાત છોડે છે કર્મ પૂજલ નથી કરતું આત્મા એ નહી કરતો જો ભૂજગળ કામ કરતું હોય તો કર્મ કરી શકે અને આત્મા કરતો આત્મા દેવ છે કર્મ એ નહી કરતું અહંકાર શું કહ્યું અહંકાર એટલે કર્મ નો કરતા કયો એટલે કર્મ ગયો ને સમજ ને એટલે અહંકાર કર્મો વધે છે કુદરત થોડે પછી કર્મ વધે પછી કુદરત પછી કુદરત ખાધું ખરાબ તોડો સર એને પણ કાઢવું સરિકાલ તો કરો પણ વ્યવસ્થિત दृष्टि दोष तो शु करो दृष्टि जरा दृष्टि बगड़ी एम क्या के दृष्टि बगड़ती नहीं પણ સું દ્રષ્ટિ નથી પણ સુંદરતા કશું હોતું જ નહી સુંદરતા જે કાયદે સુંદર હતું એમ સુંદર કેવાય આ ક્યારી હાથ લાયા સુંદર દેખાતી હોય પંદરસો પડે પછી અદરકો મળે જો તને જુદર લાગે ને એ તોડી જાય બાપ દીકરો ખરે ખરા કરી આવે કેવું વા દ્રષ્ટિવાળી વાલી છે એ વાત કેવા કે જેવા લાગુ ગતું લોકો એમ થઈ ગયા લોકો મત બગડી ગયા બધી ઓકે છે ઓર ની કળી દેવા દાન ની કળી દેવા દાન હા કાળી ક પછી બેસે નહિ થાય આક્રમણ છે પછી જોઈ ક્યાં ફસા ઘરનું કામ કરે આપડો સંસાર ચાલે ધર્મ ચાલે એટલા પહેરવાનું અને તે ભાઈ કહેતી હોય કે એક બે બાબા ની જરૂર છે તે લોન ને પછી રામ સાહી માં જે સુખ છે ને જે સુંદર દેખાય છે સુખો એ તો લોન ઉપર ના છે પેમેન્ટ કરવું લોસ પેમેન્ટ કરવાનો છે એ ધ્યાન રાખજો આ કઈ ઉત્પન્ન થતું નથી નવું જય સચિદાન સચિદાનંદ आप हमें એને ચીડે સમજી ગયા છે સંભાવે નિકાલ કરવા બધા તું સંભાવે નિકાલ કરવા ગુલાબ નું ફૂલ લાવે સુંદર દેખાય ગુલાબ ઉપર લાયા પછી શું સ્થિતિ થશે બે કલાક પછી એ બધું લખમાં રહેવું છે હા તો લગતું હે ને તરતા જાય જોઈ ને બુધે જાય મસ્ત આપડે અહીંયા આવી વાતો થાય નહીં બીજી ના થાય અમારે શ્રી ને ભગવાન નથી આ પુરુષ ને આદર્યું ભગવાન ની શ્રી શક્તિ છે એમ તો એ મોક્ષ ના માટે તૈયાર થઈ છે કે મોક્ષે ના જાય એ તો લખેલી છે નિરપેક્ષ નથી લખેલું સ્ત્રી ના મોક્ષે જાય તો ભગવાન ની નામી રાત ની રાજુ રાજુ રાજ ભગવાન ના જાય એમ गणपति कोई आत्मा आत्मा ज्ञा जो जाए का स्त्री न स्त्री न अवतार अवतार अवतार पति जाए हाँ पति जाए पति वगैरह एम न ખાલી આકાર એટલે સિંહ નો દોષ નથી આ આપડી બધી સમજણ નો દોષ છે શું સ્ત્રીઓ તો આ સ્ત્રીઓ ના હોય ને તો આ એકલા પુરુષો એને પડ્યો હોય કબીસ કાઢી નહી નાખ્યું હોય નો વ્યવસ્થા સંસાર જ ના મનતા પછી ક્યાં વાત રહી સ્ત્રી વગર સંસાર જ ન હતો અસાર દીપ્યો ખબર દેવ ના મદદ થી આપડે એકલું ને એમને એમના માણસ લીધે દેવના મદદ થી પુરુષ તો પુરુષ કેવાય ખરી પુરુષ ના વિશેષ ગણવું જોઈએ અને પુરુષોએ એને નિર્વિશેષ રાખવું જોઈએ શું કહ્યું ને પણ દેવી થકી નીચે ઉતારવાનું દેવી અને ઉત્તર દેશ ઉત્તર દેશ માં કેટી ગયા તો દેવી આયા ભરાેવી આવ્યા અમુક અમુક દેજો માં નથી કેતા આપડે મોક્ષ દઈ શકીએ આપણે એમના આધારે આધાર આપણે હધારી મોક્ષ ને એ હોય આવ્યો છે ને એક વાર મેં ઓરખાણ વાળો રાખો તો ભાઈ રાખેલ ને એ ભાઈ કહેતો મને તમારી જોડે બે કલાક આપો ઘરે તમે આપો આપ કલાક બોલા આપો તો એટલે પૂછ્યું કે તમે લગ્ન કર્યા હતા જે બો હશે એવું બો આવે છે એ તો હેતુ છે જોતા ની આશા જ કંટોળ આવે હા? ને નીચી ગેલી હા એટલું બધું તને સાવ ચડી ગયો નીચાતી ને આખી કાચી માં આવ્યો મહિના જોવાની કે હોય છે આ રીતે ફર્સ્ટિઝન કહ્યું જોતાની સાથે ચામડી કાઢેલું દેખાય અને ત્રીજી સેકન્ડે શરીર કાપેલું દેખાય આ થ્રીઝન જયારે દેખાય છે ત્યારે ભંશા બાદ કયો તારા આવે ખડો આપડા મહાત્મા જે ભમશીરે ભાગે એમને નહીં બતાવેઝન ખુલેલું છે વિઝન હોય તો વિચારવું વિજન માં બહુ છે નહી તમને કેમ લાગે એને ભમસી આપડે એવું નથી ક્યાંક હું તો કઉ છતા નહિ ભાઈ એ લોકો તો શું લઈ રહ્યા છે ભાઈ કઈ ગુનો ભાઈ ગુનો છે આજ્ઞા કરું એટલે તને ગોઠવડી ના કરતા હોય તો હું ગોઠવડી ગયા કઈ પૂછતા નથી આજે પૂછું ને નાખો છું એક માણસ છું માણસા મરેલો બેસણા કેવાય માણસ કેવાય મરેલો માણસ કે મારા માતા દેહ નું માય ને જાણવાની જરૂર તો છે આ દેહ ને આપડે માય ને એ જયંતિભાઈ પણ સ્વીકાર બઉ મુશ્કેલ છે હું હાથમાં એમ સ્વીકાર બઉ મુશ્કેલ છે હા હાથમાં તો પણ થયા નહિ આવતા અત્યારે શું નામ છે તું અમુ ભાઈ અમુ ભાઈ અમુ ભાઈ તો અત્યારે તમે અમુ ભી જ છો કારણ કે અમુ ભાઈ ને તમારે સારું લઈ લો છું તમારે આત્મા હોય તો અમુ ભી નથી અને અમુ ભી હોય તો તમે આત્મા નથી એટલે આમુભાઈ ને બદલે તમારે આત્મા થવાની જરૂર છે જરૂર હોય તો અહીંયા આવજો જે ભગવાન બધે ભાઈ કહે ભગવાન બધે રહે ક્યાં બાંધીશું તો અને ભગવાને કઈ જુનિયા ખબર નથી કે ખબર નથી પછી નથી જાણી બના કહેવાય કોઈ પણ વસ્તુ બનાવેત થાય ને અને શરૂઆત થયેલી વસ્તુ આવે જ ને તો આંડ આવે આનો હાંડ આવી આ દુનિયા નો શું મારે બનાવી જ નથી ના દિયનંતે શરૂઆત આપડી ભ્રામક માન્ય આવતો કેટલી સાપુ એ સાચ્યું ભ્રામક સાપુ ના હોય ને જેમ હતા તમે માણસ કેતા હતા ને કેવું જંતિયુ કે ના જેવું જયંતિ ભ્રામક અને ભગવાન એ ભ્રામક લાઈફ માં એવું ક્યારેક ક્યારેક થાય જ ખરે અનુભવ તો કરેલો ચિંતા નો ચાકે નહીં કે ચિંતા હોય ચિંતા ने के तो? जो चिंता हो चिंता मे प्रयत्न नहीं करे खास के मोटी रुत्ती खास कोई मोटी चिंता नी एव कई प्रयत्न उभो नहीं ખાસ એવી કોઈ મોટી ચિંતા મને નથી એટલે મનમાં વિચારો નહીં આ સાચું એ અહંકાર મરે કે નહી એમ કે અહંકાર મરે કે નહી મરી ગયા ને જન્મેરું બધું જ મળે એ મરેક નથી મરે બીજો બધો આ જન્મેલો માલ શું આપણે જ્ઞાન દાદા આપે છે ત્યારે અહંકાર નીકળી જાય છે એમ કે છે ને તો પછી પાછું જીવે ત્યાં સુધી અહંકાર ચાલુ હોય એ કેવી રીતે જ્યાં સમજવું એ સમજવું છે એની વાત આ ક્રોધમાન માયા લો છે આપડો અહંકાર એના તાબા માં જવું પડે એટલું બધું કસાયો જોવે काम करे हजीब अहंकार नव पर बधे नूनू ने स्वीकार कर મારે લોક ચારે જીવ ભાવજો પાંચ જ્ઞાની કરુણ આજે ચાર ઓછી છે પણ થઈ જગ તને મારવા આવ્યો કોઈ અહિયાં આગળ કાલે પાછો પડ્યો હોય પણ અહી આવ્યો તું બેઠો હોય અને અહીંયા ભાવ ફરી જાય તમે હમણાં ભાવ ફર્યા મારા એમના થઈ એમના રૂડા પ્રતાપ શું કહ્યું અને ત્યાં આગળ વાઘને બકરી જોડે હોય મચ્છરદારી દાદા મચ્છર ના બધેકરો મચ્છર ના કાઢે બરો મચ્છર કઈકરો ના કાઢે મચ્છર કહે પેલા દેવો એ પાર વખા આવડા આવડા મકાન નાખ્યા હતા દાદા નો ક્યાં ભાવ બગડ્યો હતો પેલા આપડે જાત્રા ની અંદર કેટલા બધા માકડ્યા હતા દાદા પેલા બગડે પણ તો ખાઈ હમેશા સારી મર્યાદા ના દે તો પ્રાણભાઈ એમ કે પ્રાણભાઈ ને ત્યાં એક અનુભવ થયો છે પ્રાણભાઈ ત્યાં જસુભાઈ રહે છે હા ત્યાં પ્રાણભાઈ ત્યાં છે જસુભાઈ એટલે પ્રાણભાઈ એમ કે છે કે જસુભાઈ બંધ એવો હશે આમ મેં વાત કરેલી અને વાત એવી કે નથી પછી મને સવાર પૂછ્યું મચ્છર કઢ્યા હતા મેં કુદ ના નથી કરે મને નથી કરે હવે આ સામાન્ય વાત તો ઘણા એવું બને દાદા ઘણા ને એવું જોયું છે તે લોકો કઈ છે ઉઘરાણી પૂરી થઈ જાય ના કહી દે બરાબર છે ઉઘરાણી બાકી પાછા કરેલા છે મધી ને તેને કઈ રે બરાબર પાછા વાયર बागदार पाठा कर कर कर करता अमे तो समझवा सूते नीजे करे भाई ने ना कड़े मतदे कोई करतु नहीं आने क्यों भगवान ना નથી કરતા એ માણસ નું શરીર શુદ્ધ હોવું જોઈએ પછી નિરોગી હોવું જોઈએ ગરમી અમુક પ્રકારની હોવી જોઈએ કોણ પાહો ફેરવે કેમ શરીર ને કઈ વાત ગયો હોય ગરમી વધારે હોય ઠંડી વધારે હોય શરદી વધારે હોય એ બધાને જાગવું પડે શરીર સારું હોય બોલું તે વધારે મચ્છરા પડે પછી જાગી જાય ખબર પડે કઈ કાંઈ કઈક ના કઈ રે એના માટે ડાક્ટરો પ્રયોગ કર્યા એ માણસ ને કયા ભાગ મચ્છર નહીં કરતું દાદા એ તો પેરાલિસિસ હોય ને ખબર ના પડે કઈ ના કઈ જ નહીં પણ લોહી જ ના હોય ને એને જે જોઈએ તાજું ભેસ લોહી ના ફાવે એમ આપી ના બે તારા અનસાર કામ કરતો એના માટે સર વાત સુધી નઈ વાત સમજી છે સમજવામાં આવી રે સર સમજે તો સમજ્યા છીએ આપડે હજી પેલી પેલી માં સમજણ થઈ જાય સમજા નામ માં આપે એ વાત તો ખાધે છે આ માસ દસ લાખ ના મની દેરાઈ તો દર્શન આઈવાલી છે તેમ ડાયમો આ તો દર્શન હોય ના કે તે બરોબર માર નથી ને માર નહી કુબગણ માર લોકપતિ કલ્પિત એવી કે કલ્પના કલ્પના કિતના કવલાને લે લે જેટલું તો નીકળ્યું એટલું જ બીજું બધું ગટર માં ગયું એટલે પોતે વાત એવું આપણે આપડી પાછી ઓછી જ રૂપિયા મળે છે એટલે ભાખા